ધીરજ ના રગતિ ઉપર આપડે જો એ આપણને જણાવે અસંતોષ નથી જણાતો તમાર yeah. બધા ન જાણતો ગટર ત્યાં ધોયલું નથી ગટર એને બધું આપડે સમજાવીએ રાગે પડી જાય બાજુ આકર્ષણ થાય સમજાયે એ પેલા સીધી ગટર ના દેખાય પેલા આકર્ષણ થાય પછી ગટર દેખાડે એટલે આગળ પડી જાય ગટર છે પણ તરત પેલી ગટર ના દેખાય पेला कवर सारे दिखाई दादा मन ने आम मनाव पड़े दिखा नहीं मारी अत वर्तायी है साक्षात नहीं કોઈ નામ દેનાર નથી મારું અને આગળ પડી ગઈ છે એ તો પછી મારા પણ થઈ ગયું વગર કામ નાટા મારો બોલાતી બોલાતી હોય તો આટા મારો મારે શું કરે છે નઈ શું શું મળી સારો પડી જાય ત્યારે આઈસ્ક્રીમ ખાધો હોય તો પાછળ એમાં બઉ ખુશ મારે છે મારી પાત્ર આટા મારે છે એની કિંમત જ સમજાય પાછું કોઈ આટા મારે એને એટલી કિંમત સમજાય મારી પાસે હજુ એવું નહી બોલું ને શું બોલે છોડી નઈ વચન કામ કરે સંપૂર્ણ પૂછ્યા હોય બે જણા હોય બે ગુનેગાર તો તેમાંથી એક થાય કે દાદા સામે ના પક્ષ બેઠા છે એવું બિલકુલ ના થાય જયારે બહાર જો કોઈ વાત કરે તો સામે વ્યક્તિ પક્ષ પેઢા રહી જ ના શકે બંને ના તમને શું થાય તમને એવુંગાર લાગેલા માન આપીએ અમને विषय पर लख्यू है जेनो विषय निर्मूल नहीं थोक अयोग પછી ઝાડ બાર બધું એને મેળ ચુકાય છે બાકી આવો ડેટ ફજો તો કોણ કરે એટલે અમારી પાસે બેા શું હા તમને વિષય વિકાર ઉભો થાય છે ખોટું નથી બુદ્ધિ નો યોગ થઈ ગયો એટલે પરિણામ ની પરિણામ વિષમ થઈ જાય શું થઇ પરિણામ વિષમ થઈ જાય બગડી જાય સાચે થઈ જાય તેના યોગ અયોગ તેનો યોગ છે તે ઉપયોગ નહી પણ દૂર ઉપયોગ શું કે છે વિષય વિકાર મતી ભરે ભરવા ના દેવી ખરાબ છે એમ કહ્યું એટલે મત્તી અવડું હેડ્યું સમસ બઉ ગળ્યું નહિ એક લાલ ત્યારે ગયા કોઈ પડે એકની કઢી પીખાણું સમરસ ખી ખોરાક સમરસી સમરસી શું શાક ના લે આમ ના લે તે દાળ બઉ ખાય જાય દાળ ના ખાય એવું નઈ બધું સમરસ બધા વિટામિન વિટામિન મળે એવું તો પંજાબી તો વાતાવરણ એવું સ્વાદ બાદ કોઈ પણ રસ્ હા જેવું ખાધા પછી બીજું લહેર કરવી છે મોક્ષ જવાનું કોઈ ભાવ ના મળે મોક્ષ ભાવ મુક્ત ભાવ બસ ભે ભાવમાં શું ફરક અને ભાવ માં ફરક શું ભે એટલે આપડે આજવા આજવા આજવા ભાવ એક જ ભાવ છે અર્ણિતે બ્રહ્ણ નિચે એ듯이 નીચે માં પાતો કોલો ના રેવો દે કઈ બાબત નું લખે તો આગા દેતા વંટોળ આવને બધું આવતા પાછા ભરું કેકના દે થા વંટોળ આવે ગમે તે પાછા નહિ મળવાનું કટાડી પડે અખંડ જાગૃતિ જો કોણ આવી જવું છે જોગવું એટલે ના એટલે ધ્યેય શું છે એ જાગૃતિ આ ધ્યેય માં કચાસ નથી ભાવ માં કચાસ નથી નિશ્ચય માં કચાસ નથી એ ત્રણ ઉપર જાગૃતિ રે બધા ઉપર અખંડ જાગૃતિમાં કચાશ નથી અખંડ બ્રહ્મચર્ય મોક્ષ હોય તો કનેક્શન ખબર ના મળી આ બધું ભેગું થાય આ ભેગું એટલે બ્રહ્મચર્ય માં એક જ ભાવ દ્રણ નિશ્ચય એ અગત્યની વસ્તુ છે બ્રહ્મચર્ય પાળા પણ ધ્યેય હોય મોક્ષ નો જો સીલવા હોય તો બ્રહ્મચર્ય પાળા અમુક બાવા હોય છે નાકા આવ્યો મનમાં એમ તેમ છે એટલે રિક્ષા કરી રિક્ષા એટલે મેં પાંચ ટકા કેમ ઉતારા અત્યારે એ પાસે ઉતરું કોઈ મને ભલે જોવા જોયા નથી કોઈ ભલે જોયા નથી કેવું કે તારું બધું યાદ રહ્યું એ લોકો ક્યા સમજે આમ શીખે છે અને આપડે મારા તે આપણે આપણી જાતને આપડે મારીએ છીએ તમે કોણ ટ્રેન જાય ભગવાન પહેરવા ભગવાન પહેરવા જમા આ જમાજ માં આવું કેમ લાયા કે કેવું દેખાય કેટલ માં અંતર માં છાપ પડી જાય તું કઈ બોલવા જેવું નથી વાત કરી ચોરીઓ કચે સર નહીઠ બોલતી જે આપડે જતા હોય તો આપડે ભરતું નઈ કૂતા એમને કઈ નવીનતા લાગે બસ આમ કેવું આપડે લાલ ડુંગળી મળે ના કેમ શરમા ગાયો બેસા એ માણસ એ જીવત કેવું સમજવા હે ન હે તમને કેમ લાગે બઉ જને કઉન બધા કાઢી નાખતા આજ્ઞા રૂમાલ થી વીટી ગમે નહિ પણ એવું કરે દાદા એ કીધેલું એટલે અંદર ગમે નહિ પણ પાછું કરે કરી આપો દાદા તો બે જાત ના હોય પુરુષ એટલો જીઓ છે કેટલીક ટાઈમ છે તારે બે તાર સલીમા છે કે પૂછ્યું સલીમા છે કઈ ડાક્ટર સમજાવી કઈ ધંધો કરે છે અહીં કેમ ગરીબ છે અહીં કેમ ખાતું છે ગુણ તો છે એમને બધાને ભાવ છે આગળ આત્માનો શું છે ગુણ તો એમના છે ભાવ આત્માનો આ ભાવનો આપડે અભાવ કરી નાખીએ ભાવ નો તમે અભાવ કરી નાખો નો આવ ભાવ આહારી અને હું તો નિરા બીજા કરતા વિશેષતા શું છે તે આપડે આપ જયારે જ્ઞાન આપો છો ત્યારે લાઈન ઓફ ડિમાર્કેશન પડી જાય છે એટલા માટે જાગૃતિ ઉભી થાય ને એટલે તારા ફોડ પડી જાય બીજા કેમ નથી પડતો સા નથી આત્મા નથી અને સજ્જ નથી મારો આત્મા જે છે એને શ્રદ્ધા તો કરી પણ સાંભળ્યો નથી સુ નથી બરાબર વાત બળી બળી કરે આત્મા એસાયું સંપ્રદાય માં આત્માની કોઈ વાત જ નથી કરતું તો કેટલાક આત્મા ની વાતો કરે સત કેવું કેવ એવું બધું આવે ને આત્મા જે વસ્તુ છોટો નથી ગાયા કરતાન ના ઘણી ખરી જગા ગાયક નથી હરે રામ હરે કૃષ્ણ એમ સંતાને શું સાડું હરે રામ રામ ગયા તો હરે ગયા વામ તું કામ કરું કમતો 4 કલાક માળા કરવી જોઈએ એવું કે લોકો ચાર કલાક માળા કરો તો એકવીસ હાજર ને છસો જાપ થાય ચાર કલાક માળા કરો તો એકવીસ હાજર ને છસો જપ કરવા જોઈએ એકવીસ હાજર છસો અને એ કરવા જોઈએ એકવીસ હાજર ને છસો એ શ્વાસો શ્વાસ છે એક દિવસ એટલે રોજ ચાર કલાક માળા કરે તો એટલું નામ દેવાય એટલા જપ થાય એટલે આપડું દેવું પૂરું થઈ જાય આ શ્વાસો શ્વાસ લીધા ને એ દેવું કેવાય આ નામ જપ કરો એટલે દેવું પૂરું થઈ જાય પેલા પેલા મોટા મોટા છે તે વાત નહીં થઈ ગયું એટલે એ તો જાણતા નથી એ તો કોઈ જાણતું નથી એ છ જણ બેઠા બરાબર વાગે વાઘે જેટલા જેટલા મૂક્યા છે ને જેટલા જપ ને જેટલા તપ બધા મૂક્યા છે આ પારો તો બધું બહુ ખાઈ ગયો આવું પણ તો એનો કશું વા ચક કરવા નહી ઉપાસ કરેલા બધો ખાઈ જાય કયો પાડો માં લોભ નામનો પાડો ખાઈ જાય પાડા ખાય છે આવું તો કોઈ કીધું જ નથી ને અહીંયા પછી પહેલી વાર સાંભળ્યું આ પૂર્વ છે લાખો વર્ષથી આ પૂર્વ જ્ઞાન પરંપરા જ ચાલુ આવી કે પરંપરા આગળ જાણેંપરાગત થાય ત્યારે પ્રગટ થાય નહીં તો તીર્થંકર સાહેબ બધા ઉત્પન્ન થયા એમની હાજરી માં પચાસ પચાસ હજાર લાખ લાખ માણસ થતું રહેલું એને જોઈ ને કલ્યાણ કરી બાકી હવે દાડે કલ્યાણ થતું નથી પડતા ના પડે નવી જાતનું કે નવી જાતનું નથી આક્રમ છે એટલે કારણ કે બધા આ જુદી આચાર કરો એ જ બધા કેતા એ કેવાય બીજા ચાર દુરાચાર પહે જાય કરી શું ના પી જાય કેવા પાયલા સર સમજતા નથી આચાર આચાર કે પીવી જુલ વકીલાત ખરાબ કે દારૂ ખરાબ વકીલાત માર માર કરે અમે એમ સ્વીકારી કે આ પ્રમાણે બોલજે આવું થયું તે નહી જોવાનું શું થયું દીધું તો આમ બોલજે બોલો ભગવાન નહીં એને આચારી ગયા બધા આપણા બોટા માટે સંતો હોય ને વકીલ આવો બધા આવે બધા એને આવે ને કાળા બધા ગલે ભુખતે છે ને હા ભુતને કરવા દે છે ઓપન ને કરવા દે તો પણ આતાર બીડી પીતો એવો પણ વિડિયો કેમ બીડી કરું તો બીડી બીડી નહી પળાય ને કોઈલા તાન મને કી દેલી દીધી હે તો આને બીડીલી બીગેટ બીજેલી ના છો અને તમાકુના ડબ્બા પી ગયાદળમાં મંદિર બનાવ્યું છે તમાકુના ડબ્બા કેટલાય ડબ્બા પી ના મતું તમારે મહાત્મા આવતા ચાર બા ના મોટા દલાલ હતા શું ના તું યશવંત દાદા તમે હું સત્સંગ કરાવી પણ તમે હુકો પીઓ પછી સત્સંગ કરું તમારી પછી જમત આવે મગર એક પછી થઈ જાય ને પણ નહીં જતું પેલા ડાક્ટરે લઈ હા નવી જ જાતનું કયું કેવું પૂર્વ પૂર્વે ના હોય ના હોય હકીકત માં વાસ્તવિક છે અને આચાર આચાર નો વધારો નથી અત્યારે કઈ વાંધો છે ધીમે ધીમે જતા રહેશે ને દસ વાગે પંદરસો જતા રહેતા ફરી પડે ઘરમાં ખોદ લેહ સંકાસ કરતો હોય તેને લેહ સંકાસ ચાલે છે કેમ એ તો કેવું ગયા થાય બાર કલાક થાય છે આપડે તો એટલે બધું કે હિન્દુસ્તાન ના મનુષ્ય દુઃખ જ કેમ હોવું જોઈએ અને દુઃખ એ ખોટી વાત હા સમજ લાગે દુખ આવે પછી દુઃખ લાગે તમને લાગતું છે રોજ માલ માયા રોગ નો સંયમ દેહ કોઈ કઠોર બોલતો હોય તો ગમે નહિ આપે આ ત્યાં દેહ કોણ છે ત્યાં કે પહેલા છે તે ના કર્મ ફળ આપીને લયું જાય છે શું થાય છે કેરીઓ ખાવાની એકાઉન્ટ ઇન્ટરેસ્ટ છે તો અમારી પછી સમાન ભાવ હોય બધું એવું કે ગયું નહિ ખાતું નહિ બધું સમરસ સમરસ ફોળા સમરસ ફોળા બનાવ ના બનાવવાનું બે વગાઇ જાય ચાકલી તમારું બે મળશે ને ચાકડી મળી ના હવે ચટની બે વગાઇ જાય ત્યારે વગાડેલા વધારે થઈ જાય ગમો અણગમો રાગ દ્વેષ એ બધું કોઈ થઈ જાય એનું શું નિકાલ નિકાલ જોયા કર્યું રાખે બે ને આપડો ધર્મ વિતરા રાખ દે છે હા ધર્મ જાત જાતના ત્યાં ચાળા બતાડ આપીએ फिल्म है सहयोग थो नहीं छूटो छो प्रमाण शू आम आप ज्ञाता दस सर जागृति बगड़ी नगड़ी मोड़ू तो मगे जा મોડું બગડી ગયું ઉતરી ગયું કડી ઉતરી દે એ રીતે ના પણ શું પાછળ દાદા પ્રગટ છે ને પ્રગટ છે માટે શું પ્રગટ ની તમે મળે ગમે ત્યાં ભક્તિ કરો પ્રગટ હાજર થાય શું થયું એટલે આ પ્રગટ નું ભક્તિ છે ને હા એક જ શબ્દ એક એવો છે કારણ કે પ્રગટ નો નાશ કરું મને એક મેં કહ્યું સાંભળ્યું નથી કે આ શબ્દ બોલી ને આટલો આનંદ થાય છે મોટી અજાયબી કેવાય આ કાઢી ચાલ બધા સારી વસ્તુ માર ગયેલો પકડવાનું આમ પકડાયેલી આગળ પરંપરા લોકો કેમ છે એક વખત જમીએ તૌસાડે તકનો છોડ કેમ રાખ કે દૂતી ઉભય તો પડાય રાયની તો ખરબ કે સમની કે પતાવું કે એ પતાવણ કે છે દેશન વ્યાપો છે સત્રાંતીમાંય પડી લેવાય ને કે પડી રહે આ બાજુ મે તો ઊભો થઈ જશે તો બેઠો રહે દરેક ધર્મવાળી બેઠો છું બધારે ત્યાં તો કરીયો તો સંજો દીક ને તો આટલા નેકોરા કે ઉતર આવે તો બેઠે ગમેલા તાક વરા દો જઈ સી ઉગગે તો સુની તમારે ગયો ને ઘણા કાળ નું ઓછા જવા દેજું બહાર મોજ કરે તો એ કાલે આવું કરતા નથી આપડે આજે જે વરસાદ આપે તો દવાખાતો પોતે જવાનું કોની સાથે તો બી એનો શુદ્ધાર્થમાં દેખાયા કરે અને આ કરવા જેવું નથી એવું ભંગ રે પાછળ આ કરવું પડે છે ને ના થવું જોઈએ પાછળ તમારું ઓપિનિયન <laughs> <laughs> <laughs>